રાખ આપી જશે અને બેસ છે બધા ઘરના જેટલા છે એટલા સુરેશભાઈ જીતુ ફોટોગ્રાફર શોપ માંથી કેવો થઈ ગયો આપી દેવું અહ તો મે પછી ટ્રાય કરેલા સુપર વેપુલ સોચા લો હલો કમ ઓન સમથિંગ વોટેવર રીગાર્ડિંગ યોર રીગાર્ડિંગ વોટેવર અન્ડરસ્ટેન્ડિંગ અન્ડરસ્ટેન્ડિંગ મતલબ હવે એવું લાગે અ નાનો ભાઈ એના બી જય સતી મનેગ વધારે કરે કારણ કે ઘરમાં વધારે હોય ને અને આઈ થિંક દે આર રાઈટ આપણે એઝ અ પેરેન્ટ વિચાર કરીએ તો આઈ થિંક દે આર રાઈટ એ લોકોને વધારે જરાક કલોઝ ગયલા છે મેકલાલાની એવું લાગે ધે આર મોર ક્લોઝર ટુ યુ ધે આર કને કે અમારી બીલી પુરો પ્રદક્ષિણ્ય સ્થિતિ છે બધા સંગ્રહવાળી સ્થિતિ છે દાદા કરતાં તેમના માટે ધે પ્રોઝર સ્લોઅર ટુ ધે દાદા રાધર ધેન ઓ મેમ્બર્સ નીરસ્ટ નીરસ્ટ દાદા ઓલવેઝ બદલનો અનુભવ છે સુ બદલનો બસ તમારે એ તો સામાન્યપણે જોયું બધે સમજાય છે બધે ચિલ્ડ્રન પેરેન્ટને રિફોર્મ કરે છે એ વાત સાચી છે તમારી ત્યાર પછી બીજા જનરેશન માં સારો વેપાર આવ્યો છે રસિકભાઈ હરસિદો ને કેવા ઠાકોર કઈ ગયા હરસિદભાઈ કેવા છે પેલા મોટો એટલે બધે જ આવું તમે શું કેવા માંગો છો પર કે છે કે છોકરાઓ છે આ મૂલવાનું આપો બીજું છે એક આ બોલો આવે આના પર છે એક દિવસ તો મને એવું બી કહેવામાં આવ્યું કે તને કેટલા સત્સંગની જરૂર પડશે સુધારવા માટે મને આવું કઈ ગયો પછી મને થયું કે ના સુધારો તો નીલુબેન જરૂર છે જ પણ મારે તો સત્સંગ જ જોઈએ છે જેટલી સત્સંગ જરૂર પડશે એટલે મમ્મી ને જેટલા સત્સંગ જશે એટલું મમ્મી જસે જ સારો જવાબ કર્યો એટલે દેર ઇઝ નો એટલે બટ મેં કહું કે યસ યુ કેન ટેલ મી જયારે બી તને એવું લાગે કે મમ્મી આ ઇઝ ગોઇંગ ઇન ધ રોંગ ડિરેક્શન તું મને કહી શકે છે રાઈટ છે પણ આપણે હંમેશા છોકરાઓ બહુ કરે ને પર એક વાત કે રીએને ઓહ આ એપ્રિશિયેટ દેજો ઓડરલી એપ્રિશિયેટ એમથી ઉમેતે ચાલુ કરો પહેલાને એપ્રિશિયેટ કરો પછી ચાલુ કરો જો એ સારું કરે આપણે પછી આપણે આપણે કહીએ કે આવું કે છે તો મને પણ લાગે છે પરંતુ આ સત્સંગમાં એને ફાયદો થાય છે પણ મારો એક્સપિરિયન્સ છે અને માટે સત્સંગો બહુ મને ગમે છે જયારે ચાન્સ મળે ત્યારે જવું હશે <Guidoc snacks? tos> <laughs> <coughs> દાદાજી આમાં બીજી એક વસ્તુ પણ ખરી કે પેરેન્ટ લોકોને જે છોકરાઓ માટે લાગણી છે એ છોકરાઓને એવી લાગણી રીતે પેરેન્ટ નથી હોતી ને મને સિકાસ નથી કે એવું લાગણી જો ગુજરાતમાં સિકાસ રહી નહી આવે એનસેનમાં દિલમાં એના પર સ્કેબ બધું જ છે કે એને બતાવવાની જરૂર ન હતી કે એમ ટીવી ટાઈટલ પર પે પે આ જુનો તા જુનો જમાનો હતો બધો એને સિકાસ ગઈ એમ કેવા ઠીક આ સિકાસ ક્લિનક તો બધે હોય છે ગાજે અમારે પિંકી મેને કાનન મે બુક કોલે સર્ટિફિકેટ 100% આપી હુણ ભઈ અને મને મારે કઈ આવ્યું નથી તરફથી પછી જઈશું તારે શું પ્રોગ્રામ છે તો હું એનો પ્રોગ્રામ જાણું પોતાને હંડ્રેડ પર્સન્ટ રહી જ આપણે અહિયા સુધી એવું છે પછી દાદા કરવાની વાત આવી ગઈ એટલે એલે પછી બધું બરોબર છે આજે પછી બીજો દાદા મને રસોઈમાં 5 વાગે એનો રસોઈનો ટાઈમ 6 વાગે નોટાઈમ એટલે પૂછું પડે કે યે લોકો છે ને આપણા ખાવાની ટેવાલા બું ના હોય હમ અને પછી નાની છે ને આવડી કાનની વાત કરો નાની વાત હું દાદા 10 વર્ષ રહીએ સાથે હા તો બરોબર અને દાદા એ મને કે આઈ ડોન્ટ લાઈક ઇન્ડિયન ફૂડ પછી મેં કીધું કે હાઉ કે યુ ડોન્ટ લાઈક ઇન્ડિયન ફૂડ પેલું તો પપ્પા ઇન્ડિયન છે મમ્મી ઇન્ડિયન છે સમજાય ને આ તો બધી વાતો ચાલે આપણે વાત કરી સંગીત ચેતના ને એની વાત થઈ આપે અને પછી આપડે ઉદાહરણ આપ્યું કે પાણી નું થોડું ઘણું એ રીતના કશું કઈ ફિઝિકલ ક્રિયા કઈ ને કાતો પકડાતું નથી અત્યારે આપણે મુક્તતા અનુભવી બધું છે બધું માણસ માં માણસાય તો હોવી જોઈએ કે માનવ છે તો માનવ ના ગુણોથી જ એના હોવા ઘટે લેવા જઈએ તો મહાત્મા જેને બહાર બીજા સાથે ઘરમાં એ બધાની ડેફિનેશન અથવા આપો તો અમને એવું લાગ્યું દાદા હું નથી બધા જ લાગ્યું ને આપણને હા તો મહાત્મા મહાત્મા એટલું બધું ના બને મુશ્કેલ છે કારણ કે બધા પણ છતાં જય સચિદાન એટલે દરેક મહાત્મા મહાત્મા માટે આવી રીતે એને કઈ એક્સપ્રેસન કે આ બધાની જરૂર નથી ડિસ્પ્લે ની પણ જરૂર નથી કશું નહીં ઇઝ એ લિવિંગ પાર્ટ એઝ એ મહાત્મા મહાત્મા માટે ઘણું ઘણું ઘણું કહી શકાય માંથી નીકળેલા હતા બહુ સારું આના માટે મહાત્મા માટે એમને મહાત્મા શબ્દ માટે બહુ આદર થયો હતો બહુ સારું લખાણ હતું એમનું અક્રમ વિજ્ઞાન જ આવ્યું છે બહુ સરુઆત આરપી પટેલ બધા જાણે નઈ બઉ દાદા મળ્યા હતા બઉ સંત પુરુષ ની એમને આપી હતી ઘણી વખત છે તે સરળ લોચો થઈને બેસીને એક જગ્યા એને કેવું પડે કે આમ કરવાનું છે કે ઉઠવે એટલે એમાં ક્યાં કચાસ રહી જાય છે બઉ સુંદર ચાલશે ખુટુલા કેવાય ત્યાં સુધી ઉઠે હા એ બધું તો કરવું પડે પણ ઘણી વખત આપડે લીલા હોય એને નથી કેવાતું એનું જોર વધારે હોય ગરમી લાગે છે ને ઠંડક લેવા માટે પડી ગેસ મોડું આમ બહાર કાઢીને ચલાવ ધમધમા બઉ સરસ છે અરે બોલાશો આવશે ના આપડો કઈ કયો ભાઈ સાહેબ ગરવા રસ તો કોઈને ખબર નઈ પડે બઉ ઝીણો રસ છે એ છેલ્લો જ જાય અને બઉ પુરુષાર્થ માંગે જબરજસ્ત પરાક્રમ કરવું પડે રસ શબ્દ છેલ્લા છે રોહિણી પૂછે છે ઉતાવળ આવે છે આજે પુરુષાર્થ કરવામાં જોવા જાણવા માં રોહિણી ને ઉતાવળ બોવ આવી જાય એટલે અસહજ બહુ થવી છે આમાં જ આપડે આજ્ઞા માં રહેવા માટે પ્રતિક્રમણ આજની અંદર જ બીજું રિલેટિવ આશીર્વાદ આપ ુદ્રત્મ નમૂમે સંચન મેહિ સંચન મેસારી દળ કોના અમૃત પગલિયા રે સંસ ર શુદ્ધાત્મા મુક્તિ નામે કંચન મેગરસિંહ રેજન મેગણી ને પાસઠ કાર્તિક શુદ્ધ ચૌદશ શુ કરવા રે રે તપ્ત ધરાંડાય તું કે જન્ ચિંતા મણી રેંગલ મૂળજી ભાઈ ગુણી જણ પરમેશ્વરી રે આ દાદા નો દાદા નું આખું જીવન ચરિત્રમાં છે મંગલમૂર્ મંગલ મર્મસી મુજી ભાઈ ગુણી જનક પરમેશ્વરી રે આપી દો ધાઈ બોલાવશે ધમતભાઈ બોલાવા જેવું છે બજાર ધંધીભાઈ બોલ છે હમણાં ધમધમાવશે ી ખડ કે ભદરણ ગા મે નટ ખટ નટ વર ના ચેર નાચાર ચારો તર ના ના ઉપરી થઈ મેરા ચે जय मंगेशिया की परी कहीं राजा रे श्री अम्बाला निमित्त नामी जय अम्बे नालारे તમના ગુણ થી અતિમાનવરૂપ જળ ક્યારે ુ પરી રેનુ કર્મ ઉદાસીન ભાવતી કોનું પત્ની હિરા બા ત સંગે રે સિતરણ લગની શાશ્વત સંગે રે બુદીના આશ્રમા ભરિયો સ્વરૂપાનંદ નિર્ભે રે ઉય ભર્યો સ્વરૂપાનંદભય अभेलो आम नाम गला काका नु सोनी जी बेरम दूरे સ્વરૂપ નું તપધન ની તે તપતુરે વ્યવહારીરૂ પગે કીદા જીવન નતરાવે ठेकेदार अमर पद सोहा, सोहा सर्वज्ञ खोद्या पाया मोक्षार्थी ने काजे ભાઈ એક જયરાજ કરીને એક્ટર હતા જૂના જૂના જમાના જાણતા હશે જૂના જમાના કવિરાજ ત્યાં મા ડુંગારે નીકળે ને યોગાનું યોગ ભેગા થઈ ગયા અને કવિરાજ તે વખતે અત્યારે જાણે આમ તો આજે પછી એ ત્યાં દાદર સત્સંગમાં આવે તો એને લીધું હતું દાદા પાસે અને કવિરાજ ને ત્યાં એક વાત શું થયું માટુંગા પાન ખરી બસ પકડે કવિરાજ થઈ ગયેલા ચાલે છે આપણું ખાતું ચાલે તમે એક્ટર ને ખાધું અમારે એક્ટરો તારે ભરેલું હોય એક વખત દાદર સત્સંગ બોલાતું હતું બોલો તમારી ઈચ્છા હોય તો ગણાવજો કોઈ દાડો બહુ લાંબુ ચાલે હતો હા બહુ મોટું ચાલે એટલું સરસ છે આ દર અસ્વ એટલું બધું આગે ચલા દશલક વર શે જળ હર જ્યોતિ અક્રમણી કહી વર સીરે દસલ જ્યોતિ ક્રમની અહી વરસી ચાર ગતિ છે તુ ગુર્તા મૂર્ત ઘટા નાદ ગગન સિદ્ધા કર ક્રમ ના સામે ગંડા ગગન સિદ્ધા छड़ी पुकारे सर्वेश्वर देवात्म आत्म प्यासी रे छी पुकारेश्वर सर्वे, आत्म आतम प्यासी रे चौकी चौद लोक ना उपरी સરસ્વતી હૈયા સમ ભાવીને નિર કે રે લક્ષ્મી સરસ્વતી હૈયા સમીને નિર કે રે ઋષભ મહાવીર સ્વામી તીર્થંકર સોમ્ય ઋષભ સ્વામીરતા સોમ ગયા હે ઓમ નમો હરિહતા નમ હે આદિધરમ મંદા ધર્મ સ્વયં ભગવાન સ્વયં ભરે ધર્મ સ્વયં ભગવાન ઓમ નમો શિવ શંકરાર્ય નમો ભગવતે વાસુદેવા નમો સ્વ શંકરાર્ય વાસુદેવા નમો નમ શિવ શંકર હરિ નમો ભગવતે વાસુદેવામ નમ શિવ શંકર હરિ નમો ભગવ વાસુદેવામ નમો ણમ સન ત્રી મંત્ર ગુજ આ રેહણમ સન મંતર મંત્રુજિ રે લોકિ મંત્ર ત્રિવેણી ઉલ્લસી મોક્ષ સ્વરૂપીટો મંત્ર ત્રિવેણી ઉલ્લસી સ્વરૂપીટેશ્વરી લી શ્રી દેવ નવગ્રહણ રતન જુમિયારે લંકેશ્વરી દિવસ નવગ્રહ તન જુમિયા રે રમ્ય સ્વદેશી હૃદય ગુંજે રામાયણ શ્રી રામ રે રમ્ય સ્વદેશ હૃદય ગુંજે રામાયણ શ્રી રામ રેશ્વર અલ્લા તેરો નામ સંમતિ દે ભગવા સબકો સંમતિ ભગવાન નૈયાણ બજાર યોગેશ્વર જ રે નૈયાદી બજાર આપડા અહિયાં કોઈ વિધા એવા નતા સાહેબ બગાડવા જાય તો સોરી શું બોલું છે મહાત્મા નું પુસ્તક મહાત્મા તમે જા જય સચિદાનંદ મંત્ર વિચ્છિન્ન માળા મહાત્મા કોને પૂછ્યું હતું તમે પૂછ્યું હરીશભાઈએ મહાત્મા બધા ચિંતામણી બિંદ્યા મોતી બાકી કાયા બિંદ મોતી બાકી કાયા કાચરે ચિંતામણી જ્યાં તે મોતી કાયા દ્રાય પરમેશ્વર જર દોસ્ત રે ગૌર જીસો દાને ક્રાય પરમેશ્વર જરતો સ્વપર સમિત શુદ્ધ પ્રકાશ શ્રી સજાનંદ સ્વામી રે સ્વપર શોધ પ્રકાશ શ્રી સજાનંદ સ્વામી રે શ્રીમદ સેજે આત્મસ્વરૂપી પરમ ગુરુ પ્રત્યાક્ષરે શ્રીમદ સહેજે આત્મસ્વરૂપી પરમ ગુરુ પ્રત્યાક્ષરે સિદ્ધિ અનંતી અનંત સ્વામી મેશ્વર ભગવાન રે શ્રી તિરનંત સ્વામી નમેશ્વર ભગવાન जन रूप प्रगट मोक्ष स्वरू परे जल पर मोक्ष स्वरूपरिया व्या परमात्मा अभेद साक्षात्कार કારણ તારણ રે નિર મોક્ષ સુણ તારણ હાર રે તો સ્વત સ્વર પરગટ અવતાર રે ચોગર દમ શાશ્વત સ્વર ગીતિ પાપર ગટ અવતાર રે ચોગર દમ શાશ્વત સ્વર ગીતી પાટ અવતાર રે સ્વત્રી પૂર્ણ નવતર સ્વયં બુદ્ધ ત્રિલોકીનાથ નવ પહી રે પૂર્ણકારવકાર સ્વયં બુદ્ધ ત્રિલોકીનાથ નવ પરિ રે ઉપયોગે પરમાર્ચ સ્ત્રો હરે સ્ત્રો શુદ્ધ ચિત શરણાથી સાયા આત્માથી સસ્ત્રો હરે શુદ્ધ ચિત શરણાર્થીને સ પરમાત્મા કોણ્ય ધરમનામું રેસી પરમા કોણ્ય ધમનામું जी कबीर जीनी कमाणी रे तुलसीदास जी अखा भगत ने कबीर जीनी कमाणी रे जला जलारम बापा बोनी आशा चरण समाणी रे जला ચે મંદન તે ચણે જગદીનો મંદનતે ચરણ જગદી લક્ષણો ભવતાય રે જય સચેદાનંદરાી ય રે સચી ના પિત્ર નાય રે યોગ અનુકૂળ શાસ્ત્ર વચનમા નર ના બિન્ રે યોગ અનોકુળ શાસ્ત્ર વચનમા નર ના રે મોક્ષાર્થી શુતામા સરે દેવા મોક્ષાર્થી શુતામા સરિસ ને બાર મિનિટમાં કરવો ભૂલ કર્મ ભી ભૂતરે સામાયિક સ્વરૂપ દર્શન અક્રમ મોક્ષર્દ રે સામાયિક સ્વરૂપ દર્શન અક્રમ મોક્ષ ચતુર્ધ સુધા સુ ભગવા જગા ઓજ્ઞાની રે સુતે ભગવાન જગાવો કક્ષ જી રે સુતેલા ભગવાન જગાવ ઓક્ષ જ્ઞાન રે અનંત સિદ્ધિ ના તે અવિરામ હેંત્રી જી આ સર્વ સંના ત્યા અવિરામ હે નાતા દ્રષ્ટા અક્રિયાત્માનક્રિયા મોરે નાતા દ્રષ્ટા ક્રિયાત્મા િયા વસ્તુત્વે પૂર્ણત્વજ શુલ કે જ્યોતરે વસ્તુત્વે પૂર્ણત્વજુકલતે જ્યોતરે સ્વસંત ચાલ લીટ તણો આ ક્રમદાન સુ રે સ્વ સંચાલ કલિપ્ત તણો કા ક્રમદાન શુકા રે વિણ પ્રશ્ને જાણૈયા ઠરતા નૈરા નહી સવારી રે વીણ પ્રશ્ને જાણ્યા પૂર્ણ કળાયમક્યો રેડળ ચમક્યો રે નિર્ધન નવ નિષ્લ હસ્ત કરું બલ રૂપિયો નિર્ભય સ્વસ્થ કારું સ્વરૂપી નિર્ભય સ્વસ્થ કારત સ્વરૂપી જાડ વિમો હૃદય ગુફામાં િયા કમાણી લખબનિયા કમાણી ધારણ પરહી દસ લખબર છેહી દસ પર સમજણ હોય તો સમજી પરિ દુર્લભ અમૂર્ત મૂરત રે સમજણ હોય સમજી પરિ દુર્લભ અમૂર્ત મૂર્ત રેડિયા સંબંધે મોક્ષાથીના શાશ્વત આસન દાત રે બ્રહ્મ સંબંદે શાશ્વત આસન દાત રે અનો ગુણદાની નુ કમલ વાણિયત ગુણ નામી નો અગમલ વાણી જાયરે એક આકાર શૂન્યકારી શબ્દોતમ પી જાયરે શૂન્યકારી શબ્દો પી જાયરે બ્રહ્મ મહરતે ઉદ સાક્ષાકારી રે બ્રહ સમરણ કરતા સાક્ષાકારી રે મોાતી ના શાસ્્વત માર્ગ પ્રત્યક્ષ રે મોા नरसिंह मीरा चारे सं નરસિંહ મીરાચાર પૂર્ણપુરુષ આદિ ધરમ અવાચ ભગવન વ્યાખ્યા રે પૂર્ણપુરુષ આદિ ધરમ અવાચ ભગવનખ્ય રે ગગન મા દરજા દુધું બિન બજિ રે ગગન માર દુધુ બિનોબિયારે આજે તે મુ આજ્ઞા પંચગ સજિય રે लक्षत से निर्वान बजिलो मुझे दादा भगवान मेरे लक्षत से निर्वाण बजिलो मुझे दादा भगवान મૃત નિર ભેળ ભરી પ્રસંગ આ વરદાન ભેળ ભરી અસંગ આ વરદાન Brahmasakal athar de, Varmadhyavad to yaare, Brahmasakal athar de, Dada Bhagavad Gana, Aseema jai jai kaar de, હસીમ જય જય મા જય જય ભગવાન હસીમ જય જય રા ભગવાન લખાયું રસીવું સમાધિ સમાધિ સમાધિ થઈ ગઈ બઉ મોટી થી ગજો નું પગીરાટ કેતા કે આ પહેલી વાર દાદા ભગવાન ના અસીમ જે કાર્યુન માં જ કેસરી હજી ગવાયું તકે આવી ગયા છે આટલા શબ્દો હતા એના પરથી આમ નીકળ્યો ઋષભદેવ દાદા હતા ને અંદર ચાલો આપડે મધુસૂદન ભાઈ પૂછ્યા છે શાંતિ આપો વિચાર આવે તમારી પાસેથી પાર્શ્વનાથ ભગવાન માટે કઈ જાણીએ તો અમને જરા વધારે સમજ પડે દાદા ભગવાનનાથ ભગવાન ની બહુ આરાધના કરી છે અને શ્રીમદજી પણ કરી છે અને પાર્શ્વનાથ ભગવાન જે બધામાં જૈનોમાં પ્રચલિત છે આમ ખાસ કરીને એમાં મુખ્ય લક્ષણ એ છે પાર્શ્વનાથ ભગવાન તીર્થંકર ભગવંતોમાં આવી એક બાજુ તીવ્રતમ દ્વેષ તીવ્રતમ રાગ બે રાગ દ્વેષના પરિણામો સાથે હાજર છે અને તેમાં પોતે વિતરાગ છે વિતરાકતાનું ઉઘાડું પ્રતિક આવી રીતે આપણને મળ્યું છે એટલે દર્શન કરો જાણીએ આપણે ત્યારે સમજે ચોવીસ તીર્થંકર ભગવાન માંથી બધા નિર્માણ થયેલા છે પણ આ એટલે સમય શિખરજીમાં પાસણ ના છે ત્યાં જો અંદરજીને કરશો તો બહુ એ થશે બં રાગ દેશ તીવ્ર છે બધા પણ એની હાજરીમાં પોતે વિતરાક છે કેવી રીતે દાદાજી આપણે રાગ દેશ આપણે એનું વર્ણન સમજી નઈ શકીએ રાગ દેશ રાગ પણ સંગમ દેવ સંગમ દેવ ને કમત દેવ પછી એ સંગમ દેવ થાય છે પછી થી કર્યા પછી પણ થાય છે ભગવાન કરુણા કેટલી મળી ઉતરી છેલ્લે એના પર કરુણા ઉતરે જે દેહ જેનાથી એને જોતા એને થાય કરુણા થી પછી પછતાવમાં એટલે કે તપ કરતા કુ તપેલા આપણે સં્યાસીઓ કરે છે ને એમાં તપમાં જતા એમને અંત આવે તો એમાંથી આ સંગમ દેવ નીચી કોટી દેવ છે કિલબીશ કોટી અમુક એમાં આ દેવ છે જતા જુ છે અને એમના વિમાન ઉપસર્ગો એ તો વર્ણન તો બહુ ભારે છે બધા એના અને અંદર ઇન્દ્ર ધ્ર દેવ એમનું સિંહાસન એ જાય છે તાર છે અને પદ્માવતી દેવી ત્યારે એમના થાય છે આપણા પરમ ઉપકારી ભગવાનના એટલા બધા ઉપસર્ગો ચડો આપણે એમના રક્ષણે જઈએ તો જયારે ખૂબ જ વરસાદ તોફાન બધું બચાવીને પાણી તો અહીંયા સુધી આવી જાય છે બધું કરેલું છે એમને તારે આવી અને કબર રચી નાખવા છે ભગવાન એ આપણું છે ને ચિત્રપટમાં બધા વિશે શું એ પોતે જ આ તો દીકરી એ છે ને બધા દેવદેવીઓ એ બવનવાસી દેવ છે બંને દેવદેવી બંને આપણા જેવું નથી હોતું આપણા જેવું હોતું નથી એમને આપણા જેવો ખોરાક ના કશું જ ના હોય મનુષ્ય જેવું એ કા એમનું એ બહુ સમજવું બહુ મુશ્કેલ છે અને એ શરીરમાં જે પરમાણુ ઓનું જે શરીર બનેલું છે સમજાય એ ફેરફાર ના થાય હનુમાનજી મોટું રૂપ લે પણ જેટલા પરમાણુ છે એક લોટ છે આપણે પુષ્કળ કરીએ આપણે ચાવી ચાવી લઈ રોટલી લઈએ ને તો ત્રણ રોટલી જગ્યાનું એનું કામ થઈ જાય પણ એટલું ચમું જોઈએ પણ એ તો આજે તો આપણે બધાનું એટલું બધું ટાઈમ મળે ને તારી જવાનું હોય બધું એવું એટલા માટે કહી આપડા ચરક સંવિસ્તા બધામાં છે જ આ બધું આહાર માટે તો પરંતુ એ વૈકરી પરમાણ બહુ સમજવા જેવું વિક્રિયા કરી શકે બધા મોટા મોટું નાના નાનું બધું થઈ શકે એક દેહનો પ્રકાર છે અને નાકીના દેહના પ્રકાર બહુ જુદા હોય છે બહુ જુદા પારા જેવો અને અને કપાસ જાય અને એટલી જબરજસ્ત વેદના થાય નહીં દ્રષ્ટાંત દ્રષ્ટાંત છે એવા છે પંદર સુખ બી સોનાની મેળી એટલે મનુષ્ય બધું સરખું મનુષ્ય મિત્ર કોઈ છેલ્લા ઈઝીલી મળી ગયું છે સંભાવે નિકાલ બધા દાદા પેપર ફૂટી ગયો કેવાય દાદા એ તો આખું બધું ઉગાડું કર્યું કશું બાકી નથી રાખ્યું એવું કઈ બાકી નથી રાખ્યું ખ્યાલ આવે ને શું પણ આપડે પડી ગયું છુપું છુપું રાખવાની થોડી થોડી વાજવી રાખીએ આ કરીએ તે એમાં એવું પડી ગયું કારણ કે સ્વરૂપ પામ્યા છે ને સ્વરૂપ પામ્યા છે અહંકાર આખો બસમાં થયો છે અહંકાર પરંતુ ડિસ્ચાર્જ ભાગમાં જે છે એ બધું એના લક્ષણો દેખાડ્યા કરે બધા એવું છે તે પાસે ધીમે ધીમે દરેક ને આપણને આપણે પછી નીકળવું જ પડે કઈ જશે ઓપરેશન કરે જે કરે આમ કરે જે કરવું કરે અને એમાં નવરા બેઠા પહેલા કશું એમાં બોય ના નીકળે કશું નહીં બાળકા બધું જાતે જ કરવું પડે સાહેબ બધું સુંદરભાઈ શું કરીએ તા ફાયદો નો સંભાવ નિકાલ સામાયિક પ્રતિક્રમ આત્મા થઈ ને આત્મા બોલ્યો સર્વ સમય માટે થઈ ગયો સમય સમય એટલે તો બહુ જીરામાં જીવ બાદ છે સમય મીન્સ બિલિયન બિલિયન સમય એ તો આજે પામે છે તેવા શ્રીબંધા વચનો છે એક સમય માટે રસિકભાઈ પુરાણ પુરુષમાં છે એક સમય માટે કે છે એક જ સમય અને આખી જેવી વસ્તુ છે પેપર ફૂટી ગયું દાદા બઉ સારા હતા દાદા કે છે બધા આવા તો એક સરસ સત્સંગ છે એની પુસ્તિકા પણ નીકળી છે તે દાદા કે છે લોકો આ દહીં લેવા માટે માટલું નાનાનું મોડું તો મોડું નાખીને પેલો જોર્યુંડું પાછળ નીકળે નઈ મારે કેટલા ની માટલી ફોડી નાખી પૂછે ગીર એક એક સવાલ બઉ મજા કરે છે એ વાંચવા જેવું છે આખું આવ્યું છે ચોપડી આઈ ગઈ છે બહુ મજાની આવી છે ગંભીર વ્યવહારના સ્વરૂપો મૂકી શકાય છે શું લાગે છે તમને મુકાય કે નહીં એને વસ્તુ તો એની જ રહ્યા કરે છે શું ઘઉનો એક જ એક છે પણ એમાં કેટલી ચીજો બને છે નથી બનતી આવે જાત જાત છે હરીશભાઈ સાહેબ શું છે કોશભાઈ બોલો એતો બોવ તો કે મહાત્મા બધો પ્રોગ્રામ પતી જાય પછી એકાદ કલાક ત્યાં આવે તો કીર્તન ભક્તિ એમને ઘે એમના ઘરે હવે અત્યારે કેટલું દૂર છે અહિયા મનીષા કે છે હું મોકલાઈ દઈશ બધીઓ માં મોકલાય તો દઈશ ત્યાં રૂ મળે પણ હું મોકલાયશ મારું બહુ જબરી છે તળી બોટલો મોકલાય દેશે દાદાજી હા આજથી છવ્વીસ વર્ષ પહેલા તું ને હિના તો જુદા છે એમ કઈ દેખાતા હશે નઈ એટલે હિનામાં શુદ્ધાર્થમાં છે બીજામાં શુદ્ધાર્થમાં દેખાય તો પછી એ હિના દેખાય ને તને એવું નહી એમ નથી એ તો આવું છે વસ્તુ છે એવું બધું હજાર બેનો હોય હકી હોય તો શું થઈ ગયું બમ્મી હોય તો શું થઈ ગયું પપ્પા હોય ઋણ એટલે લાયબિલિટી અને અનુબંધ એટલે એનો ડબલ ગોડાગાંઠા કેમટે છે પ્લાન થયેલો છે સાડા પાંચ વાગ્યા છે મનીષા કઈ છે એનું રસોડ ચાલુ છે કે મનીષા દિશા એટલે તમે સાડા પાંચ થયા છે મન દસોડું ચાલુ છે છે ને શું કરશું શૈલેષ ભાઈ પડે ના પણ આ જમશો બધું કરશો તો સહેજે નહીં કરશે અને સાહેબ કેસે પછી આપડે આ બધાનો ગ્રુપ ફોટો ત્યાં બહાર લેવાનો ભૂગલ ભાઈ સાહેબ ચલો ધમ ધમધમાવતાલીસ નસિક ભાઈ પેલું કો ૨૨૨ ૨૨૨ ૨૨૨